સવાલ બહુ સરસ છે કે જે પાછું આવે છે છૂટી ને પાછું થાય કે લલિત આ તો છોટી હોતે પાછું ભેગું થાય કે ઇતાર સુખનો જરૂર પડ ચાને એન ઇતાર જો તો કથાઈ ગયા દેવુ થઈ કાલે ભરી હાજરીમાં તો કેટલી વાતો તો બહુ થઈ હમ રિજીલ કરાવડાય તો કરાવડાય લા અનપતિ બહુ કર્યા આદલ જુદલ થઈ ગયા દે દે વિધી પતાઈ દે તો વિધી પેરા પતા વિધી પતા સમજણ નથી તે થાય એની જ જોડે થાય ભરકી ગઈ થાય ન આવતા જે તિરસ્કાર છૂટ્યો મેળવી નાખ્યો અને મને એના તરફ તિરસ્કાર હતો નહિ પેલા બધું ફાતુ ચોખું ને હતી એનું કામ જ છે ને લોકો માં એનું શું કામ બધા લોકો ઘટપેટિયા બને એવું હજુ એ તો એક પારો હતો તે ઉતરી ગયો બધો પારો પારો પારો પારો સમજાવો ના भावना बदले करें નથી બાબા એ શીખવાડ્યું નથી કોઈ શીખવાડ્યું સંસાર આયા નથી એટલે એ બોલે એ ન્યાય થઈ પડે અને હાથ પડે તો કેટલા પડે કેટલા વજન હોય દહીં ભાઈ હાથ કેટલા રજના પડતો એ જ બોલે દહીને મારવાની હોય જ નહીં ને એ બે એ કઈ ગઢેડી ગાય નહી ના મારવાની જાય શું કરે જ્યાં સ્ત્રીઓની દખલા છે ને ત્યાં ભયંકર પાપો भरत <laughs> आ એના ફાદરને મેં કહ્યું એને એને ડિપાર્ટમેન્ટ ના પાડે છે ફાદર કહેશે તમારે પાયણા હોય છે મેં કહ્યું મેં તપાસ કરી હતી પાયડાયા પછી સવારે ફેલ જશે મારી ઈચ્છાથી પાયડે સારું પછી બહુ દાડે ઝઘો રહ્યો એટલે ગયો કે પાયડાયા પછી ફેલ જશે પહેલું જ દારે એને ભાઈ આમ આમ દાળ ના દાળ તારી અમારી એકતા એવો માણસો આવડે ને એ માણસો કામના શું કરે ત્યારે વાર્તા ના આવે હાવ ટુ ડી જાણતા જ ના જાણતા નથી થાય માં સંઘર્ષ થાય બીજું થાય તો એમાં કર્મ થાય બ્રહ્મચર્ય લલિતભાઈ કહ્યું કે બ્રહ્મચર્ય છે है खाली भावना थी है। कर्म भावना भावना भावना भावी भाव भाव कार्य कार्य दादा कार्य एक बीजा ने संकड़ेलाजे भाई तो कार्य थे संकड़ेला खराब जम दही मखा रहे दही मखान रहेलू है संकड़ेलाजे दही मखान है दही जुदू से मखान जुदी भलित भाव, था था, भाव थे ब्रह्मचारी ना भाव हो तो यो समय जय परड़वा पोची न जाए કારણ કે બની ગયેલી વસ્તુ છે પછી ભવિષ્યમાં અત્યારે ભાવના કરે છે એમાં ઇફેક્ટ થાય એ જ ભાવના કે ગયા હતા ની ભાવનાઓ ગમે તેમ સમજણ જ નહિ છે દાદા આ દાદા ના દાદા ને મળ્યું એ મળ્યા દાદા ને ત્યારે જ આ બધી સમજણ પડે ને એ તો ક્યાં અથડા દારૂ મીટ સુધી ગયો દાદા આપડે જો બ્રહ્મચાર્ય પાડવાનો વિચાર હોય અને દારામાં આપણા આપણે આપણે જે ઓપોઝિટ સેક્સ છે જે સ્ત્રી છે દાદા એ ગમતા ન હોય આપણે ગમતા ન હોય તો એનો કઈ ઉપાય ખરો કે સ્ત્રી સ્ત્રી ને બાબતમાં કઈ સ્વપ્ન સ્વપ્ન હોય पूरा जागृत आप है रात सपना सपना सपना गमता तो एना वातावरण चेन्ज थे દાદા રાખે તો ગમે દાદા જ વર્તા રહે ગમે છે બધા દાદાજી જો આપણે જો નિરંતર બ્રહ્મચાર્ય માં રહેવું હોય તો આપડે શરીર સાથે તો લાગુ બહુ ભારે લાગુ પડે ને દાદા આપણા શરીર સાથે તો ભારે લાગુ પડે ને જાગૃતિ ભારે ઉજવે ને બ્રહ્મચર્ય માં રહેવું હોય જાગૃતિ એજ આત્મા છે તો મને આત્મા ઉજવી ગયો કામ થઈ જાય જાગૃતિ માં આ બધું ના થાય દરે કરે કે મારા માટે તો એ બીજી છે મારીને એમને લઈ જતા સારું મારી ને ગઈ જ તમે રજી કરો એક પણ કહેવાય રેજિસ્ટન્સ કરો એટલે તમને એ લોકો તમારી સામે થાય બાકી ના મારે સૂત્રો શું થાય આપડે જે ઇન્સ્ટિંગલી કશું થતું હોય જે ઇન્સ્ટિંગલી કઈ થતું હોય એટલે કઈ આપડે આપડે તો કઈ એવા કઈ લડાત માણસ નથી તમારા પાસે ભાગે તો તમે શું કરવાના સમજે ને ઇતિહાસ રસો હજી થાય એ સમજે ઇતિહાસ રસો હજી થાય એટલે શું ના સમજે ઇતિહાસ સમજાવી શું આવે દાદા ચાલ બોલા થઈ ગયા તમે કેતા શર કેવાય કેમ ના ના જાનવરો જોવા ગયા હતા બંધ થઈ ગયેલું બધું ટાઈમ તરફ ટાઈમ લખેલો હડપાંચ થયેલા એટલે આપડે કરે છે પાછા જઈએ નાના લલિતયા છે અને સુરેન્દ્ર ક્યાં જઈ તારી અંતે કઈ ગઈ ખા બોલા છે જાતે બધું દેખાડવા આવ્યો ઠેઠી એ બધું કામ આવડે પબ્લિક રિલેશન રિલેશન માં બહુ સરસ એ બહુ સરસ એટલે એવું કહી છે સ્ત્રીઓ ના ફેમિલી ના રિલેશન માં નહીં તમારા લાકડા અને મને કેટલા ટકા પછી બઉ ભાવવા મળે આ લોકો આ વાત કરે ને તો પેલા ખુશ જાય કરેક કરેક દાદા નો સેલ્સમેન બનાવો દાદા દાદા નો સેલ્સમેન બનાવીએ આપડે એટલે મેં પેલા યાદ કરી જગત ને સાચું કુતન થાય નઈ કોઈ મળે તો થાય ન તે નિરવાધારી જુગના આધારે રહે અને તારે પોતાને ઇન્ડિપેન્ડન્ટ યોર સેલ્ફ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ એ નિરે ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ટુ ધ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ નિરે ઇઝ ડિપેન્ડન્ટ ટુ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઇઝ ઇટ કરेक्ट હા અમારું બોલવા માં છે પેલું ખોટી ખોટી ગામેટીક રમના ફાવે આ લોકો ઢહેરા મારે છે એવું ના ફાવે અંગ્રેજી થોડુંક જુદું મિસ્ટેક ના થાય ઓછું બોલીએ પણ મિસ્ટેક હોય બધું જેમ બને એમ છે આત્મા સુખ ની જરૂરિયાત છે ને હા પેહલી જરૂરિયાત એ છે પછી આ આ તે સંગોળેશો કોલ કરેલી મારી ભગવાનની બધાય આ સોતો કરી લી કે બહાર નું સુખ તો નઈ મળે અને સુખ તો અંતરનો જ એક આયન માં દેખાય બહાર નું સુખ તો આવી જ જતો રહે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે સમજ બની એ નિયો પરમેન તેસ પડે છે હા પડે છે દાદા જ વધારે દેખાતા સવાલ પૂછ્યો તમને એક સવાલ પૂછ્યું તમને આ ધૂમકેતુ નો તારો છે ને એ પૃથ્વી ની આજુબાજુ હમણાં આવવાનો છ મહિના માં ધૂમકેતુ નો જે તારો છે ને ધૂમકેતુ નો તારો એ કઈ પૃથ્વી તરફ આવવાનો છે ને સ્પેસ માં બધું મોકલવાના છે કે એની પૂછડીમાં કઈ જાતના તત્વો રહ્યા છે એમાં ખાસ એવું કર્યું હતું કારણ કે જે તત્વો છે એ તત્વો ની આ પૃથ્વી બનેલી છે એમ કે છે ખરાબ ઇફેક્ટિવ થાય છે એના તત્વો બનેલી છે એમ કે છે ના ના એવું કઈ સૂર્ય થી પૃથ્વી બને સૂર્ય બન્યું નથી પોત પોતાના સ્વતંત્ર એક સરખા જ હોય છે બધા પૃથ્વી ચંદ્ર તારા ગુરુ ગ્રહ શુક્ર ગ્રહ કે છે કે આ પૃથ્વી છે સૂર્ય છે ચંદ્ર છે એ બધાના તત્વો દરેક ના જુદા જુદા હોય છે સ્વતંત્ર પોતે ફરે છે ફરે છે પોતાની ધરી ઉપર અને આ ફરે છે કરોડ હજી કરાય કરોડ હજી આજુબાજુ પૃથ્વી પર બધું જ ફર્યા જ કરે છે બધું અને નિરંતર એનું પરિવર્તન થયા જ છે જગત નિરંતર પરિવર્તન ને પામ્યા જ કરે છે નિરંતર પરિવર્તન ને અને આમાં આ પરિવર્તન આત્મા એ જ્ઞાતા તે નહી કે પરિવર્તનશીલ છે આત્મા જ્ઞાતા થશે એવું પરિવર્તન ક્યારે આવવાનું છે કે આ બધું તૂટી ભાગી ને થઈ જશે બધું ખરાશ થાય ને એ તો આ જગત નાચ પામવાનું નથી નાચ પામ્યું નથી પામશે નહીં પણ એની સ્થિતિ થઈ જાય છે મનુષ્યો તે બહુ પાપ ને લઈને નાના જીવ થઈ જાય મનુષ્યો એ સ્થિતિ ઉત્પન્ન થાય હવે બે હજાર વર્ષ હજાર વર્ષ પછી મનુષ્યો એની થઈ જશે એનું કારણ શું આ પાપ વધ એટલે નીતિ ગતિમાં જીવો નાના નાના જીવો થશે શરૂઆત થશે બિગીનિંગ થશે અવતારથી આવ્યા કરે હું સાયન્ટિસ્ટ તો બિચારા સીધા માણસો અને તે ભવ્ય સાચી છે એની ગીફ્ટ છે એ પોતાની બુદ્ધિ નથી આ સાયન્ટિસ્ટ છે મને તો આજે અણુ શસ્ત્રો છે બધા રશિયા ના અમેરિકા ના એનાથી નાશ થવાનો છે તમારી એવી ધાણા છે કે આ રશિયા ને અમેરિકા બધા અણુ શસ્ત્રો બનાવ્યા ને અમેરિકા રશિયા એ તો એ લોકો જયારે લડશે ત્યારે એ અણુ બધું નાશ પામી જશે શું થઈ જશે આ બધું નાશ પામી જશે અણુ શસ્ત્રો કરતા વધારે નુકસાન કરશે એ કુદરત કે ધરતી ગો ફાળશે દરિયો કુદા કુદ કરશે દરિયો ચાલીસ ચાલીસ ફૂટ હાઈટ વાળી જશે એટલે એ વધારે પ્લેગ પ્લેગ ચાલા ચાલશે અડધી વર્ષથી ઉડી ઓછી થઈ જવાની છે એ લોકો ને વેર કેમ છે એક બીજાની ઉપર વેર કેમ છે આટલું બધું એ લોકોને એ લોકો આટલું બધું વેર કેમ છે એક બીજા માટે અહંકાર વધી ગયો હું આને સર કરું એને સર કરે હં ભાઈ મનુષ્યો ખરા બહુ આના જેવા પંદર છે આપડા આપણા જેવા મનુષ્યો છે એવા ફિફટીન છે અને આપડા જેવા ધંધો ધંધો રોજગાર નથી વિકલ્પ નથી બિલકુલ કરેક્ટ છે હંડ્રેડ પર્સન્ટ એ વાત તમારે સાચી છે કારણ કે જે સાયન્ટિસ્ટ છે એ લોકો ને એવો વહેમ છે કે આના પૃથ્વી જેવી બીજીઓ થઈ સકેસ્ટીસ્ટ કે પૃથ્વી જેવી બીજી સ્થિતિ બ્રહ્માંડ માં થઈ શકે એમ છે એની વાત જેટલી એમને દેખાય છે એવું બોલે છે ખાતરી હોય ખાતરી નઈ એમને લાગે છે એવું કે અને હું કઉ આમ જ છે એવું કઉસ ele diwal di thi padal itself the god has not created this world at all only scientific circumstances la evidence jagat yes. scientific circumstances evidence tu ae tu bhega the jak pani thai god pashi create tha yes. em god pehla create tha god nothing like god yes. god to tu ban devan chune hu ban devan chhe dara e બઈ પૂછે છે કે પછી ગોડ ક્રિએટ થાય એમ એ ભગવાન પછી નો નો નો ગોડ ઇઝ ધ નેવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએટર મેન મેડ ઇટ ઇઝ એ મનથી નેચર ઇન મ ગોડ એવરીવેર અને ક્રિએટ તમે કરો છો એ પણ તમારી ભાઈ જમશે તમે કરતા નથી થઈ રહ્યું છે શુક્રવાર તો આવવાનો છે ઘરે શુક્રવાર જ્ઞાન વિધિ છે ને ઘરે આવવાનો છે તો બેન કઉ બાકી નું બધું આપડે સાંગાળી વાતચીત કરીશું અને જ્ઞાન વખતે એટલે પોણા બે થયા છે ને આપડે જઈએ બે જાતે અહીં છે પછી દેવગતિ ઉપર છે સ્વર્ગ અને સ્વર્ગમાં સ્વર્ગ એટલે શું જે કમ્પ્લીટ ક્રેડિટ લઈને ગયા ક્રેડિટ અને આ મનુષ્ય એટલે માનુષ્ય એટલે અને ડેબિટ ઓછું અને મનુષ્ય ઈતર જે દેખાય છે ડેબિટ વધારે અને મનમાં વિચાર કરતા ને હાથે બધું કમ્પ્લીટ તૈયાર રેડી કામ થઈ જાય વિચારતા જ ગડે કે દા તમે લંચળો તમારું સા એમ છો જો જ જ ચા બુતે છે કે આપ રેડ છો ચા મરે બસ લઈ લે કે બહુ જાણવા જેવું છે બધું જાણો હા એમ Pinky Namama. Ma'arajan yes. Pinky Namama. Ha. To kea anza Pinky Namama. Ma'ara Mamama. Ha. Itta Dadaipu puuuche. Ita avreem kek Mara nahi Dada. Pinky Namama tayem. Because you are separated from your Pinky, right? Understand? Ya. Yes. So whenever you talk, you have to talk in that term. Ke yes. <laughs> Pinky Namama tayem. <laughs> <laughs> na. She has a lot. She understands. I know, I understand. Ocho. દાદા પૂછ્યું કે તારા મામા થાય દરેક મોસ્ટલી માસ્તા રમા આપડે એટલે પાંચ હાજર રાખી છે એને પાંચ હાજો રાખી પાંચ સાળીઓ બે સરસ થઈ ગયા છે મીરા જે પાણી ભર્યું સમય નું દાદા એ સમય નું મહત્વ આ ગાળાનું મહત્વ કે બાળક માંથી હવે એડલ્ટ થયા એમ આપતો પુત્ર મોકલીશું ને આપતો પુત્ર પુત્ર મોકલીશું અનિલ કે પૈસા હું આપી તું શું આપીઓની ચાર મુર્શીઓનું કહ્યું તમે દાદા બધુ દાદાનું સર્વસ્વ છે એટલે દાદાને સોંપવાનું છે દાદાનું છે બધુનું દાદાના પાસેનું છે એવું છે એવો ભાવ થઈ જાય છે લોકો હા બર બસ થાય જાય પણ આ તો જો જો ગમે છે ને બધુ ત્યાં જો બરા બે હા ભાવ તો હોય બધું જો દેખે ભાવ દેખાતો ભાવ તો દેખાય ન આપડે બીજા નો માલિક કરવાનો હસ તો જૈન ના મહારાજ હતા તે કેતા હતા કે બધું હું બંધાઈ લઉં છું કે પછી અમારા દુકાણ જેવું છે એ દર્શન મજા ના આવે દા મનુભાઈ પટેલ આપડે અહિયાં નથી પેલા મનુભાઈ પટેલ એમ તો આપડે ગયા તમને મનુભાઈ આરસ પણ બનાવે છે એ લોકો પણ આ ખરેખર આળસો હા સાચો આરસ છે હા બનાવટી જૂની એમને સાડા ત્રણ ડોલર બાંધવાની વાત કરો દાદા પડે હેવી ખર અને ચારે બાજુ ની દિવાલ આખી કોન્ક્રીટ બ્લોક ની છે અને ગળસ એ તો સ્ટીલ ના એ તો સપોર્ટ માટે લીધેલા છે એટલે ચાલીસ આઠ ડોલર હા સ્કવેર ફૂટ નો જે મતા લોકો નો કામ છે મતા આત્મારતી નો કામ નથી આ જે લોકો મતા છે જેને મત ના જ પોતાનું નામ રાખો નામના રાખી છે નામના રાખી છે आत्मा काम आत्मा जो भगवान क्या मार्गे चाल करें दादाज दुनिया कई दर्शन करो खे भगवान खरा शक्ति खरीद क्यों एक, एक एक एक <coughs> क्या क्यों भगवान अरे एक बात रही थी एक जैनो एक बात भगवानी रही थी भूलाई गिंद जैनो वैष्णव भगवानी भाई पूछे थे दुनिया को दुनिया कोई रीतना उत्पन्न आ दुनिया बनाई પૂછ્યું મને કે તમારે ક્રાઇસે ગયું છે બરોબર છે આત્મા સનાતન વસ્તુ છે દુનિયા પેહલી આત્મા પહેલો અને પરમાણુ પણ સાચી વાત છે જે અણસમજુ લોકો માટે આ વાક્ય છે જે વિચારે છે એને માટે આ વાક્ય નથી અણસમજુ આ વાક્ય ના હોય તો લૂટી લે ઉપર કોઈ જવાબદારી ના હે ભગવાન માથે કોઈ જવાબદારી નહી એટલે આજે સ્વરમ લૂટી ના લેવાય તેના માટે ભગવાન ક્રિએટર તેજ નહી એટલે દેવલ ઇઝ ડિપોઝલ ઇફલ ગોડ હઝ નોટ કઝલલીસ ઓલ એટ ઓન્લી સાયન્ટીસ્ટિક સર્કમસ્ટેન્સ રિઇડન્સ હે